थे कि ना शांत हो तो होना बंदा कई शांत होते प्रकृति हो शु घटता है જેમ જેમ જેવું હારો જાગ્રત હોય ને જાગ્રત માણસ ક્રોધી હોય વધુ ક્રોધી કોણ હોય બઉ જાગૃત હોય છે તત્કાળે નુકસાન કરી રહ્યો છે હવે એ જાગૃતિ मैने द शांत प्रकृति ज्ञान लीधा पे शांत प्रकृति ज्ञान लीधा पी नियम बंद नहीं पड़ता ज्ञान लीधा पी मुख नौ हाने संवर चालूव चालू દાદા અમે બધા જે શબ્દો અમારા ગોખી ને આવ્યા છે કામ લાગ્યા ની પણ સારું કામ લાગ્યા એને બેટરી નો એ ડિસ્ચાર્જ થયું અને નવું ચાર્જ ના થયું એટલે અમે ચોખ્ખા થતા ચાલ્યા અનુભવ પૂર્વક हल्का थी खबर पड़े अपने बजन मलका चिंता दादा ज्ञान लीधरी प्रकृति शांत थी हूँ शांत नही प्रकृति शांत है, आ, है। पर पोते ना हो એને ધુમાયા કર્યા કરે છે એ તમને જમતા ધુમાયા કર યા કરે બાકી ખરી રીતે પેલો ધુમાયા કરે મોડા ધુમાયા કરે મોડે બોલે નઈ કુચરો ના કરે એના કરતો ઉભરા હારી ગોળો હોય બિચારો સાત તત્વ લોકો સાત તત્વ જાણે શકે છે એ લોકો તૈયાર કરે પછી મને કે છે અમે સાત જાણ્યા છે બે કેટલા બઉમા ભેદરેખા જોઈ લાવમાત્મા જ થઈ જવાના છો આ તો શબ્દ ઈ ભે જી હજી આમ બોલતો આવે સંભવ રાત આખા ટિકટ તો નિર્જરાશ થઈ જ રહી છે બંધ રહ્યો છે ને નિદ્રા થઈ રહી છે બંધ પડી રહ્યો છે નિરાત થઈ રહી બંધ પડી રહ્યો છે નિદ્ર થઈ રહી છે હવે એ માળખ ને પુરુષ મનુષ્યોને જાનવરોને નિદ્રાશ થઈ રહી છે નિશાશ્રુમિશાશ્રુશા બંધ નહીં ગતિમાં એટલે ભાઈ પૂછે છે કે દેવગતિમાં પણ એવું અને ડેબિટ ખાતું નખો રૂપિયા દેવું હોય તે દેવું પૂરું થાય તમે લે અને પછી અહિયાં આવવાનું અને આ ચાર પગ વાળું ખાતું કેવું છે પંદર હજાર કરું શું હા પોતે બે હજાર પાવડાવે વસ્તુ એ પંદર હજાર જરૂર પૂરું કર્યા મરી જાય ને કહ્યું નઈ એ પેમેન્ટ એને દેવાનું જાય છે હું બોલું તમે બોલો સામાયિક બહુ ઊંચું હોય તમારે મેરેજ કરો એમ બહુ કે ભાઈ તમારી જોડે આયો ને કોઈ પુસ્તક થી જ્ઞાન ના થાય ને એ જ્ઞાન થાય પુસ્તક નું જ્ઞાન એક સાધન છે સાધ્ય વસ્તુ એ સાધન ને થોડી છે પણ એને સાધ્ય માનવું બીજી બધી સાધનો અટકી જશે એથી કૃષ્ણ અનંત કદાચ નહીં તો લાખ આવતા પુસ્તક માંથી પુસ્તક થી દાળ કરે દ્રષ્ટિકોણ બનગ એ મીઠા પુસ્તક માં ભગવાને શું કહ્યું સમ્યક્તરો વર્ષ વાંચો તો તમને નુકસાન ના કરે વિસ્તાર થી સમજાવો જીરુભાઈ પૂછે છે વાંચે તો એ તો અમૃત થઈ જાય એના વિસ્તાર સમજવું છે આચાર્ય છે બીજા બધા છે અડધા શાસ્ત્રો વાત વાત કરે છે બદલાયા સિવાય જે કઈ વાંચવામાં આવે છે દ્રષ્ટિ એટલે વિમુખ દ્રષ્ટિ કહેવાય છે એટલે અમદાવાદ રહ્યું ઉત્તર માં અને અમદાવાદ ફરી દક્ષિણ માં અને તે પછી ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ દ્રષ્ટિએ વાંચ્યો કર્યો જો આ સત્ર રૂપિયા પરિણામ ઓના ની કટારી પેટમાં વાગશે જો એટલે જ્ઞાનીપુર દ્રષ્ટિએ વાંચ્યું કારણ કે અમદાવાદમાં શાસ્ત્ર જે લખ્યું ભાઈ એમાં એવું લખે કે કલોલું ઈ મારી દિલ્હીમાં વાંચેલો ભલે દિલ્હી થી ઉત્તર મજા આવી ભલે ખરું હવે શાસ્ત્ર કયો લખેલું છે વાંચવાનું છે ખબર ખાઈ ની છે આ તો જ્ઞાની પુરુષ બધું એનો ધ્યાન મૂળ અટકાવી આપે કારણ તું કહેવામાં આવે છે ને પોરું હોય તો કશું વળે જ નહીં સમય સંજ ને કઈ બાકી સંયકતો આ કાળમાં થાય પણ રેગ્યુલર સ્ટેજ માં શેર ની રેમન માં માની બેઠા છે ભગવાને જ્યાં આગળ સુધી બીજાને કઈ પણ નુકસાન ના થાય તારે ધોધમાર ના લોક અસર છે પણ કોઈને પડે નહિ તને એકલા ને કરે ત્યાં સુધી ચઢાવી ગયા છે સમજ માં શું કહેવા માં હું તો કહી દઉં મારા પ્રવૃત્તિ ના કરશો કદાચ પ્રવૃત્તિ કરવાથી નરકેજ જશો મેં એવું જ કરી રહ્યા છે આમ તો વાત કહી દઉં તમારે અનુકૂળ તમારું કઈ માલિક નથી હું તો કહીશું તું કદાચ મને કદાચ શું અધિકાર છો અમારા આચાર્ય થયા ધારુ થયા હું તમારો અધિકાર તમારા સ્વાધ્યાય કરવાનો અધિકાર અને લોકો કેવું કે હું સ્વાધ્યાય કરું છું બધા છો ખબર સંયમ કોને કેવાય ઇન્દ્રિયોના સંયમ સંયમ ગણતો નથી ઇન્દ્રિયોના સંયમ ને ત્યાગ કહેવાય અને ખરો સંયમ તો કસાય એનો સંયમ એને સંયમ કેવાય હતું અમારાજી અમુક અમુક અમારા જે પણ ના થાય જવાબદાર હવે બની એનું શું જાય પછી ભલે એનું ખોટું લાગે અમે કે કે જો નવું વાત કાર્યબત માં આવી હોય દસમી રાખે પણ ના સમજાય તેથી આપડે અમે એનો વાત કરીશું એકદમ અમદાવાદ એવો એવું ચાલુ છે કે વિવાદ ના હોય તો હું બોલું તેની પર વિવાદ કઈ કરે નઈ એ નો ને અધાણ્યા હોય તો વિવાદ કરતા હતા નખવાડી સાહેબ કરવું ના કરવું એની પ્રકૃતિ કેમ તો કે કરેક્ટ છે એટલે વાદી ને પ્રતિવાદી બંને કરેક્ટ કે તારે સાચી વાત વિચરા વાદી અને પ્રતિવાદી અમે કોંગ્રેસ પાર્ટી ના નથી શું કે પાર્ટી છોડે નઈ ને રાણી આ દસ આવરણ ભેદી અને આશ્ર ને પહોંચાડી દેવું આવરણ ભેદક વાણી કેવાય છે એવું વાદ થાય ને કામ ધર્મ ના હોથા ભૂલ કે કાગડા નું કાગડા ની સભા પરમ હશે બોલતા લખી લખીને દમ નીકળી જશે વાંચી વાંચીને દમ નીકળી જશે શનિક માર્ગ ના જ્ઞાનીઓ તો સો પુસ્તક આપે એમાં કયું વાંચવા ફોડી કરી કયું ના समझाती न हो, हो, ने वात वात अपनी पासे आगया नौ हो तो इने ये शु कहु कहवा समझदार बुद्धिशाही એ વસ્તુ બઉ આવરણ આવી ગયું છે જબરદસ્ત ગમે ત્યાં બુદ્ધિશાળી બુદ્ધિશાળી આ આવું રખડતા આવું લીધે રખડવું પડે ને બધું આવરણ ફરી વાર દેખાય નહિ દાદા प्रयत्नो करे आपसे पांच वक्त आयो दस वक्त आकड़ा समझाए हो पकड़ा झीले आ पारती हो पंतराय अंतराय हो ना सुन आगे हेलू नहीं अंतराय चुके सर न अम, अमार अंतराय दादा आया आपने पे आट् पुस्तकों लाइ गया तो अमरा तरफ करुणा थे अमरा पड़े પુષ્પાબહે અમને ક્યારેક વારસ દાદા કહે ભાવના કર્યા કરો ભાવના કરી નઈ જાય માણસ કીધા છે માણસ એમ કઈ ખોલ ગો પણ નથી પણ એ માની બેઠા છે ચેલા કરવા નથી આયા અમે તો કલ્યાણ કરવા આયા લોકો મારા જે કલ્યાણ થાય એવું લોકો મારા છોકરાની જરૂર નથી ચેલા ની કેવા જરૂર છે આ નું પ્રાંતિ ની વાત મારા છોકરા છોડી અમારી બહુ નાટક ના થશે બધું નાટક કરી સમજાયું હોય પણ સારો છે અંતરાય એ શબ્દ સારો છે હવે અંતરાયવાળા કોને ના હોય ભૂંચાયો કોને ના કરતું હોય એ જેને આ આપણે જે નિશ્ચય પડેલા હોય નિશ્ચય ઉપર પડેલા હોય વ્યવહાર વાત સમજાય નહિ આ વાત અને આપડે એમને કઈ તમને સમજતા આવડું શું કહ્યું હા ભાઈ કહ્યું જે નિશ્ચય ઉપર ભગવાન વેવાના ભેજવંત નિશ્ચય હોવા જોઈએ એટલો નિશ્ચય તાના આધારે રહે બધું વેવાર ના ભેજવ કેવું વિનય રહેશે આપડે બધા આપડે ચાર હજાર પણ વિનય કેટલો હતો મને એવું છે કે એક ભાઈ આયા હતા શું દુષ્ય મારાથી કેટલું બધા જાણે છે કે ધનભાગી ના દિવસ થી દસ વાગ્યા સુધી મારે એમને બે હવે ઠંડા છે ના થયો સાડા બાર વાગ્યા કેસ વાગ્યા ત્યાં સુધી હિમાન બન્યા ત્યાં બે વર્ષથી બોલી દે છે મારા બાવા અને કાચારી કોઈ નઈ જુડે આ તો મન વસ્ત થઈ જાય છે આ વિજ્ઞાન એવું છે કે મન વસ્ત થઈ જાય મન વસ્ત થઈ જાય છે મન વસ્ત થઈ જાય ભગવાન મન ને જોયા કરવાનું છે સારા મનમાં સારા વિચાર આવે કે ભગવાને કહ્યું કે પાણી અમે રેડીએ માધુઅી બંધાય બધું પાણી બાકી વાતણ હોય તો બંધાય ના બંધાય પાણી બાંધું હોય બંધાયું એવું નથી અનાથા વિજ્ઞાન મન બંધાયેટ વિજ્ઞાન જય સત્ય મજબૂત કરવા करो साधन क्यू जान आई ज्ञान थे शास्त्र ज्ञान थी है। નિરો કેટલા લોકો અડધો કલાક પાંચ કલાક એની પર મૂકે ચક્રો પર એટલે નિરોધ થઈ ગયો નથી ના લોકો ઓછા કરવાના એ કચારો છે ને કચારો બધેલા જ છીએ તેને આપડે ધીમે ધીમે ધીમે ધીમે ઓછા કરતા છે ગુરુ જોઈએ બધું દ્વેજ શાસ્ત્ર ને જો પણ તપ ત્યાગ શું છે મોસ્ટન છે ભલે મોટરો ભલે અને તપત્યાગ નું ઘર આજે જે બંગલાઓ છે આજે પૈસા દેખાય છે પાપા નો પણ તપમાં રહેવું ખરાબ ના ઉત્પન્ન થવા જેવા અને તપે હૃદય તપે પણ તપે એને જોયા કરો એ આંતરિક તપ બારથી કઈ તબાહી નથી આંતરિક તમે જરૂર પડી મોટા પડ્યો ને એનો એ બઉ મોટું તપ કર્યું હતું આંતરિક શું નહી તો નહી તો રડી રડી રહી શેડ જ બંધ કરવાનું જતો ને રડી રડી રહી બંધ તો કરવાનું જતું નથી બંધ કરવાનું અંદર થાય ખરું મત ગુવા ગો કરે પણ એને એની ગતિ પર સારો ફાયદો એની ગતિ એ તો જવાની જઈએ નહીં માગવાનું ગયા પછી આપડે જવાની હતી જ માની એટલે એનું આગળ સારું થાય એ જોવાનું આપડી ફરજીએ એમનામ કેમ કેવાય કેમ એટલે એનું બધા એમનામ કેમ કેમ કેવાય છે બધા કયા વિચાર હોય છે ખરાબ નહીં લોકો આ વિચારવું હોય તો બઉ વિચાર વાળા તો નથી રહેતા અમેરિકા છે ખોટ કે નફો કઈ બાજુ દ્રષ્ટિ મારવી તે આવડતી નથી એને દુખ થયા મને નરપણ માંથી સહજ દ્રશ્ય એ મળી દુખ ના પડે બધું આમ દ્રષ્ટિ છે બે દે ને ફીસ છે પછી પડી ગયા ની ઉપર નહીં કેવાની બે કેટલા બે લાખ રૂપિયા આપીએ તો આવડી વાંક સરસ હોય છે બઉ દુઃખી છે કે પચાસ હજાર નીવું એટલે શું દુઃખી દેવાનું આ બે લાખ થી આપી છે બે દોઢ દોઢ લાખ રહે છે પછી ત્રણ હજાર ના આવ્યું રાખશું ન જોવાનું શું રહ્યું એને જોવાનું આ તો જવાનું જ છે બધું એમાં જે તું રહ્યું એમ ચાલશે ગાળું આ તો જવાનું જવાની નહી આવેલી ને લાવજ ફરી વાર કે જો અમે અમારો બે હેર ગાડી હતો ના કરીને દેશને મને ઊંઘાઓ ના ખુ વખતે ના હતા ગોળીઓ ના ખેજાગ નથી આમ કરતું કરતું લાગે પડી જશે આ ગોળીઓ છે ના રે ગોળીઓ છે પછી હા એ વારો બંધ જ કે ઊંઘ આવતી હોય શું થાય પછી આપની જવા મળી દીવા પછી અવાર સાહેબ પત્ની yeah, બોલો હા જે જાણીશું ને તા જાણે એટલે બરોબર પ્રશ્ન હોય જે હોય પણ આજે તો આપડે એવું માની બાળ બાળ મંદિર ની ભાષા છે ભગવાન કે હમણાં એક નાટક આવ્યું છે સિત્કાર કરીને સિત્કાર એની અંદર એની જે ભૂમિકા છે તો કોઈ અજબ ભૂમિકા એને ભજવી છે મનુષ્ય મહાજે જે બનાવ્યું એ બધું ક્રિએશન કહેવાય ક્રિએશન માં નથી નિરંતર સમાધિ રે ચિંતા થાય ની ચિંતા ક્યારેય પણ ના થાય રોગ આવે જે તમને થાય છે પટેલ હોય ને કાકા પગેલા ભગવાન ભગવતી બેઠા પટેલ કે આ તો કરેલા છે વાણિયા વાણિયા કાપી ના રહે બીજું બીજી લોકો ના પાક કરે કાપી પડી કાપી કરે એ તપસી વિદ્યાલય કા છે અરુણભાઈ હા એરીક કહેતા એમ તમે હા માં દાદા મારો શું વિચાર છે કે એકો એ આપના સંસ્કાર એને મળેલા છે જો કે એ તો આંદર જડે જતો વૈકે આદર દીકતે ને છડાય ગાયરાટી સિંગર છો પણ સહી કરી આપે કોણ કરી આપે હા લોકો એકાખ ને એક હજાર એક લાખ પણ કાલે ચંદનમા જવાનું છે આ જબરજસ્ત હોવાનું આ સોસાયટી ના ઘરનારો ભગવાન પાસે આપડે જવાનું એટલે એકવીસ માં મોટી જબરજસ્ત બિલ્ડિંગ છે બધા જઈ લો ઊંધું થઈ જાય સંજોગ લેવો થાય અને સંજોગ લેવો થાય ત્યાં અંતરાય હોય ત્યાં અંતરાય પાસે કાઢે જાત જાત ના સંજોગો એવો ધંધો ચાલુ રહે ઓગણત્રીસ પુના નું બધી ફૂન કયું કે ભાઈ પણ પુનઃ હોય નઈ આખો દર વાતાવરણ અને જૈન જ કેમ કેવાય છે ખાલી નામના જઈને કહીએ તેનો શું અર્થ છે જૈન સુગંધીલાલ હોય આ અગરબત્તી હોય છે કે તે સુગંધી આપે ના આપે જરૂર આપે જૈન જૈન શ્રેષ્ઠી સુગંધી ના આપે ધ્યાન કરવાનું નથી કટાય કાઢવાના સમજે ને આ લોકોએ ધ્યાન નું લબરું દીધું છે ધ્યાન સારું કરવાથી ભાન નથી સમજ ને કટાય કાઢવાના છે ભક્ત કાઢ્યા એનું નમ જ ધ્યાન आत्मज्ञान शुभ कहवा भगवानी बात समझो कि आदय मार उदय आधीन है तम क्षमता तो ये धर्म ध्यान धर्म तो ध्यान ये तो आज ध्यान तो बता मगजनमारी बोलो कर्म ध्यान लोकार मंत्रो मन बी जगह वे शिकार भगवान ना करे शु लोकार मंत्र रहू बीज ध्यान नार કરવાનું શું આ બધું પડશે આ બધું પડશે આ ગપ્પા ચાલશે કયું ભાઈ ગપ્પા માર્યા કરશો ગપ્પા ગપ્પા કદી ચાલતા જ નથી સત્ય સનાતન છે